આપડે જે ઉપાધિ થઈ જાય એના કરતા એક રસ્તો છે એ દુઃખ મટી ગયું કાયમ કે રમઝાય થાય છે સારું ને ચોક્કસ સારું હે મિત્રાચારી થાય આ વિશેષ હતી રાગે રાગભાઈ મિત્રાચારી એટલું બીજે ગેપ હોય મારે ચાલવાનું છે ત્યાં જવાનું ખુશું ના હોય તો ખુશી કરું છું ખુશું ના હોય તો એ બઉ છું ભણવત પણ જ તને કચે થઈ જાય દેવ ને પણ તમને અનુભવ કરો બઉ દુઃખ શું કાર આપડે શું લેવા દે આટલું બધા કાલે તૂટી જાય કેવી તૂટી જાય એની માર્કીટ ના હોય માર્કેટ કોઈ વધી માર્કેટ બળી જતા મળે છે વિચાર થાય કે ભાઈ જો પછી ને તવ દેને કમે એવું ના દે હે એવું ના હોય આડા મડા ઈજીને ને કમે તારું મતલબ તું એલએબી વેકેશન કે જેતે એલએબી ફોન મારવા મારે મને ક વેકેશન હે સારા ઉગારીયા હો પ્રોકે યા વધારે આવેલી આમ ગમે આગળ શું કરું રોગ રોગ ના ગુરુ ભણ્યા પછી આવો કરાયા જ કરે જો અમે પહેલી ભણેક લાગે શું સચાઈ છે શું થવાનું આ ગણેશ ના આપડે ક્યાં નહિ કઈ સ્વયં પાકી કવાય એવું હા બધું ચીસ બધા ભગે લાગે છે પણ આ બધું જ તે વિષય આગળ વિષય ના જેવું કશું થાય ને આજે રાખી આપણું જ્ઞાન હોય તો ગમતી પડાય ને જ પડાય મન બગડ્યા જ કરે દ્રષ્ટિ બગડ્યા જ કરે અથવા આપડે દ્રષ્ટિ ને દેખાય ને એ ના બધા છે હજુ ત્રીસ નોમર ના માણસ મેટલા જીવો મરી જાય ધંધા કરવાના જીવ કશું પૈસા બધું ભોગ નહી ભાઈ ઉપભોગ કહે કે ભોગ કે ઉપભોગ કહેવાય કેવા ભોગ એટલે એક તરફ વાપરી ને આ તમારે ભોગ રાખો આ આ કી પત કરો લેંગા લેંગા લેતા લેંગી તો ખુલે જ ને તારા અહીં આયા પછી ખુલે ને જો અમારું કપડું એકસો પૈસા આ બાબુ ને આબ આબુએ ને જોઈએ બે કલાક છે એક એક ક્રિયા સમજવા માં પોતાનો દોષ દાદા તારા જે <laughs> <laughs> બેઠા વર્ષ થઈ ગયો ને છ વર્ષ બાકી ઘણા અનુભવ ના થયા બચપન ઘણા આવ્યો ટીમર બેઠેલો બધું જોતો જોતો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 અહી આવ્યા પછી વધારે ફાયદો થાય અહી આવ્યા પછી વધારે ફાયદો થશે એક ગામ દીકરા અભિનય ને વિનય નાનો કઈ દવડેડર મે ખુરશીમાં ખુરશી માં તારા ઝડપી લે ઉતરતા તમારી પાસે બેઠા પામી જશે તો પેલા ઘોડા બહાર ફરતા નહી જાય જાણીએ જેવો રાખીએ જાય મિત્ર જેવું રાખીએ ના જાય પચ્યા તો કરવો પડે ને પચ્યા કરવો પડે ને ના જીશનો જેવો ભાવરામ થયું ના તારે નક્કી થઈ ગયો ક્યારેય થાય નઈ હવે એમ ડિસિશન આવ્યું ક્યારેય થાય નઈ હવે એ વાત એવું થઈ ગયું ફરી ક્યારે આવું એ વાત એવું થઈ ગયું ફરી ક્યારે ના થવું જોયું દાદા ભાઈ ને ખાલી થઇ જાય માલ લઈ ને આયા છે તો હા ઠીક કરે સંપૂર્ણ ક્યાં થયા તારે હા કેવી મુશ્કેલી મૂકી જાય બુદ્ધિ જહેરા કરે છે મેં તારા ચૌદ પાંચ કોણ થાય ને એ તો પેલેથી સામે એવું મિનિટે સેકન્ડ ઉભા આવે દીવાનજી કેતા કરી રહ્યા હતા હા તો કે એક ડાળ વિચાર આવ્યો તો સગના હિન્દી મે દીતા 63 સોતે આવતે હા તો ઓપરેશન સકઈ ને તો ઓપરેશન દે આવ્યોતો ને આખો રસ્તો રવા અને ભાઈવા કે હા ઓકે 100 100 કહેવાય કઈ અવેરનેસ સર અને આ એડવર્ટાઇઝ એડવર્ટાઇઝ 10000 રૂપિયા દાંત નું નામ પર ઓનલાઈન કરી 10000 જતી રહ્યા અને વેબસાઇટ ના સુલેકન ના ઓડે ટીજેટ લગા અને નામ પર ના બમળો સુલેકન ના ઓડે જો તો આ તમને ડેવલપર ને એક સમજાવવા છે પછી પાછું અસહજ થાય દાખલ થયા અને પછી પાસે અસહજ થાય અને પછી સહજ બને ત્રણ વખત સરસ થાય અંકલ ને બોલતા અંકલ બતા આપણે તો વાંધો ના આવે આવી રીતે મરચું નાખવાનો પ્રસંગ ઉભો થયો નહીં સર એમ હા એ બરાબર તેથી અમે સીઓ ને ગાડે મીઠું પડી એ બોલીએ સારું છે ને એને જો આમ થઈ જાય ચાલતા કરો એટલે આપડે ધીમે રહી ને ઉતાવળ કરો ધીમે વિચાર ધીમે રહી ઉતાવળ નથી મારી પાસે અન્યાય કરે એવું નહીં બન્યું એ જ ન્યાય એવું જયારે સમજાય છે ને મધ્ય બોલવા વખત અમારે પછી બોલવા વખત ના આવે હું તો પછી ખસી જઉં છું પછી મધવા દેવું આપે આ પ્રસંગ વાત કરી દાદા હું તૈયાર છું પણ મારે દાદા ની આગળ આગળ મારા આગળની સૈન માની ઉપયોગ સ્વરૂપ માંથી બહાર જઈને તમના ખા થઈ જાય મારે જયારે પ્રસંગ બને ત્યારે બે દિવસે અઠવાડિયે દસ દિવસે પંદર દિવસ છે આપડે કાળા કરવી છીએ નો કુર્દીપક એવું કે છે એના માટે શક્તિ આપજો કારણ કે બઉ વિસ્તૃત બુદ્ધિ છે અને બઉ સેન્સીટીવ છે બહુ ઝીણું કાચેલું છે બુદ્ધિ કાઢી નાખાયું થાય કાઢો ક ન્યાય જોવા ના જાય ન્યાય જોવાય જોવા ના જાય બાપ મરી ગયા હોય કેવા નહીં મા બાપ બે મરી ગયા હોય પોતાને લઈ ને આવે પોતાને આ તો બહાર નીકળીમાં જાણે છે નફો થઈ ગયો છે એના માટે ઘણા લીધા અમારો બેન ના ત્યાં હું જતો બેન ના ત્યાં લગભગ શું બુદ્ધિ કહીએ ના જોઈએ ઉભો રહ્યો છે અને ન્યાય ના કરો હજી ન્યાય કર પછી આમથી આ તો મિત્રાચારી શોધતો જ નહી બરાબર વીસ વર્ષથી પોતાનો પકડી રાખે છે મિત્રાચારી જો જે જે ચાલે ન્યાય એટલે ન્યાય એ ન્યાય નક્કી થઈ ગયો પાંચ બાય ત્રણ ની છે કારણ કે બઉ માર ખબર આવે છે શું બન્યું એમ બન્યા જગત શું કેસ બનેલું ચલાવી દેવું પડે અને ન્યાય વર્ગ વગર અને એના ઝઘડા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 પચીસ ચાલીસ ચાલી રહેલા જગત માં નથી ન્યાય જોવા ગયો કે ન્યાય કરવાનો ન્યાય બન્યું ન્યાય ન્યાય કરવા જાય બઉ હેરાન કરે ઘણી વાર એવા વિચાર આપણે જ્ઞાની એ આપણને જ્ઞાન આપ્યું છે એને જે સામાયિક હોવું જોઈએ પ્રતિક્રમણ હોવો જોઈએ નિર્દોષ જોવાના છે જીવો ને આવું બની જાય ને કાંત રૂમ થઈ ચક્કર બઉ કડક રીતે દીમે નહીં આ ચાલે માટે આ તે નહોતું જે તો બરાબર અંદરથી એવું આવે છે જેની જોડે બે જોડી બે આવી ગઈ ત્રણ વર્ષ થઈ ગયું એમાં ટેબલ એ એ બીજાને વડે છે એ હા એ બીજાને વડે છે હે હા તમારા જેવા કોઈ સમૂહ કરી ના શકે નહીં અમે અમે આપીએ ભાગી આવ <popping> <Matthews> <sharp inhale> બે ચાર ગંડ ઓછા થવા ક્યાં જવું કાકી નહી જવું મારે ભાઈ એ બધી યાદ પડાય મારું કઈ ગોઘર કડક તો હજી લો ન્યાય હોય છે નહિ જમવા તરત વાણી થઈ ગઈ રોડ થી ગાડી લઈને જતો હશે ને રોડ પર મારા બાળા દેખે કે દાદા પાડી થી ગાડી લઈને જતો ગયો બાર પંદર કિલોમીટર લઈ ને આવશે આમ કઈથી લાવી પણ મેંડા અલગ અલગ દે તમાર બગારો બીએસી ની અસ્તીય છે સાઈડ મે મેની કંડવી થી માન પય ન ફ્લેવર નહી તો એમ લોકો લાઈક કરે તમાર કેમ નથી પ્લેન છે રાખી નહી તો હવે બી આઝા જ ના રાખી અત્યારે આપડે જોઈ રહ્યા જોઈ રહ્યા જોઈ રહ્યા ઘર વેરા બઉિંગ મશીન અમે ધ્યાન આ ગઈ દાદી દાદા ની રાખવા દુઃખ સુખ લગાવ્યું બીજા વિચારો આવે ની દેશન જીત ને એમને કહ્યું હતું પેલી બેન ને કહ્યું હતું શું તને બધા આવી ખબર પડી ગઈ બારી મત્રી ખા